bahit re to for for purpose of getting a mental peace it probably the same thing you know man dantai wo tumne sabhi bata rahi hai, hai biju kuch deye the mare kehte hai ke man shanta hai to phir karma bandhta to atki jay na na karma bandhta to kya hai lakshya chuna aapnu નામ oh આપ્યું જાણું મળે એવું છે નહિ હંડ્રેડ પર્સન્ટ નથી પણ જાણવાનું મળતું હોય તો કોઈ પણ ભોગે એ જાણી શું કહ્યું તો તમારે જાણવું હોય તો મને કહેજો જયારે તમારે જાણવાની ઈચ્છા થાય અને પછી કર્મ નઈ મન થાય પછી કર્મ પછી બેવું હોય તો કરજો નહીં શાંતિ નો ઉપાય બતાવી નઈ મોક્ષમાં જવું હોય તો આ પ્રયત્ન કરજો ને અને મોક્ષે ના જવું હોય તો શાંતિ નો ઉપાય બતાવી શું પ્રશ્ન વિકલ્પી પ્રશ્ન નથી ગોળ છે એમ પૂછાય તને ગોલ હોય તો ફાયદો ચોરસ થાય તો ફાયદો એમ પૂછે થાય કે એ તો મારે ખબર મીટ ખાલી ખાના અહીંયા થોડા કરતા ચલાતે થોડા બદલ જાતે બદલના પડતા બહેનો પૂછે છે એમને જરા હિન્દી હિન્દુસ્તાન માં તો કે બધાને એક જ પ્રકાર કે માં એ ખાવાનું નહીં પણ અહિયાં આવી કે અમારા જેવા બધા થોડાક ગૂજવાઈ જઈએ છીએ પ્રશ્ન એક ઉભો થાય છે કે એકલર છે કેટલા બધા ખરા મા બાપા ઘણા ખરા મા બાપો કર્યા છે જાતે તમને કેવું લાગે યોગ્ય નથી એટલે નોનવેજ એ છોકરા નું કઉ છુ કે બકરી बचू अगर मरघी न बचू जो तरू जो हृदय हाथ मजबूत हो तो खाव ना दूधी दूधी कापो फर का आप का धीरे थी तो, तो, तो, तो, तो, तो खावा अधिकार नहीं तो हाथ नहीं। जो गभरामण करती होती तो पी खा बढ़ हाथ पर असर करते जबरदस्त नुकसान करते પોતાની શક્તિ હોય ચા ખાધો નહીં અમારે હોય દોરણી વાંધો ના ખાઈ તપાસ કરી લઈએ હું મધી નું મતદુ પોતે કાપી અને પોતે ખાઈ શકું છું જેટલી ખાવા જાય છોટો ઉરવડે ગભરામાન થઈ જાય છે આ જવાબ આશા મેં નતી રાખી કે તમારા હૃદય થી કરી શકાય એમ કે છે આ જવાબ મેં આશા નથી રાખી કે તમારા થી તમારું હાર્ટ કાપી કાપેલું એ સહન કરી શકતું હોય તો તમે કાપી ને કોઈ પણ એ તમે પેલો જવાબ આપીએ અને તમારે જો હજી શકતો હોય તો એમાં પ્રશ્ન જ નહીં પ્રચાર વિચાર ના શું કરું અમને જો સલાહ પૂછે તો મૌસા ખાવું ના જોઈએ પણ શું અને આ તો મારી આ જે સમગણ છે એ સંગઠન કેટલાક છોકરાઓ ગયા બધા એટલે હેલ્પ ફૂલ થાય એવું છે હેલ્પ ના થાય ખાવું ના જોઈએ એવું બોલું ને એટલે લોકોને કઈ પડેલી જ ના ભાઈ શું કરજાવો તો કદાચ જે ના સમજતા હોય સમજી શકે ને પાપ કરવું જ ના જોઈએ એવું બોલું કેવું કર્યું અહિંસક રહેવું હોય જેને અહિંસા પાી છે અહિંસા નો અર્થ કેવો છે મન પણ ખરાબ વિચાર હોવો જોઈએ શું કરસાળ ખાવાનો વિચાર પણ ના હોવો અને આવ્યો હોય તો અહિંસક બનાવો હા અમારો હોય પણ એવો નહીં કે બનાવવાનું સમજાવીને બનાવવાનું એને દબાણ પૂરક કરાય ને એક વખત પ્લેન માં જગ્યા જોડે સારી હતી તે એક મુસ્લિમ આવી ગવર્મેન્ટમાં એટલે મને કહેવામાં આવ્યો કે સાહેબ હું મુસલમાન છું અને હંસાહાર કરું છું તો આપનો શો અભિપ્રાય છે તમે હં કરાય તમને તમારા માટે કઈ પણ ચીણ નથી એ તમાર માટે કશું માટે કઈ પણ મને કશું હા જૈન નો હોય તો એને સમજાવું શોભે નહિ તમે શું કરું જૈન નો છોકરો હોય કઉા શોભે નહિ જે પણ પૂછે એવું ખાતો હોય તમને શું લાગે તમે કહું ના તમે શું બે મુસ્લિમ જે છે શું છે એના દુધ માં એના દુધ માં એના બ્લડ માં મંશ જ રહ્યું છે શું રહ્યું આના તો દુધ માં નથી ને બ્લડ માં નથી એને આમ કહીએ કે ટેકનિકલી રીતે નુકસાન કરી રહ્યું છે ના કાય એટલું અમે સમજાવી શકીએ નાખ થી ઠીક લાગે છે અમે તો એને સમજાવી શકીએ અમારી વાળી સાચા ભાઈ એટલે કોઈ નઈ છે ના હોય દુરાગ્રહ નાખ્યા એકલો અહિંસા જાય આ હિંસા એકલો સમજીને કરી સમજી જાય તોય અહિંસા એકલો જ સમજી જાય તોય હિંસા ત્યાં છે કે અહિંસા શિક્ષક વધતી જાય તમને બહાર તમારે ખરેક બોલ્યા હોય તો તમને હા માં શું થાય ત્યારે ખરાક વિચાર ઇન્ટરસ્ટ પચીસ વર્ષ જૈન સ્વતા જૈન જૈન કોને કહેવાતા કે જૈન માં આત્મા લક્ષણ તો હોય જ કે આમ જવ જ્યાં કહે શું કહે આપ ધ્યાન દસ ધ્યાન ઇકોનોમી ઇકોનોમી કરતા નથી કરી દેવો છે તમે સાચો થઈ ગયો કોને કહેવાય કે જેને આર્થ ધ્યાન રવિદાન બંધ થઈ ગયા છે ભગવાન ચોવીસ કહ્યું કે આખું જગત ચાર ધ્યાન માં આખા જગત ના મનુષ્યો ચાર પ્રકાર ના ધ્યાન માં વરસે આખા જગત ના મનુષ્યો ચાર પ્રકાર ના ધ્યાન માં વર્ષે ધ્યાન પછી આ ધ્યાન અને ધર્મ ધ્યાન અને ચોથું શુક્લ ધ્યાન આ ચાર પ્રકાર નું ધ્યાન એ ચોથું હોય શકતું નથી પોતા હોય આપણે ધ્યાન શું શું નામ આપનું શશિકાંતિકાંતિકાંત નાખે તમને શું અસર થાય ક્રોધ થાય ગુસ્સો આવે ક્રોધ થાય ગુસ્સો આવે એ ગુસ્સો આવે એ રોજ ધ્યાન ૌદે ત્યાં એ રૌદે ત્યાંનું ફળ ભગવાને શું લખ્યું ત્યાંનું ફળ ગતિ નર્ગતિ આ જગત ના લોકો કમાવા બહાર નીકળે છે ને ત્યારે ભગવાને શું કહ્યું એ કમા કરો તારી મરે પણ તું આ લોક શા ના ચાલે બીજા ના કોટા હું લઈ લેવો ખાઈ જવું એમ નમ લોગ જયારે વર્તે છે ત્યારે નરકસી ના અધિકારી છે શું અને તે રોગ ધ્યાન છે પણ હાથ જાય છે દાદારણ થશે મમે આમ કહું હવે શું થશે ચિંતા કરીએ સર એ તો એમ લાગે ચિંતા કરાય થી માણસ હવે શું થશે એ એવું પણ એવું કેમ થાય શું થશે કેમ અટકી જવાનું છે એમ તો અટકે કરું ને હા તો પછી જામ કરો છે દરેક મનુષ્ય પુરુષ કે સ્ત્રી દરેક એવી રીતનો વિચાર કરે છે સંસાર માં રહીને હવે લગ્ન થઈ ગયું લગ્ન તો થઈ ગયું પણ હવે દરેક હવે એવું સમજીએ છીએ છતાં પણ છતાં દરેક ઇવેન્ટ વર્તે છે તો એના માટે એટલે ક્રોધ માયા સમજ એટલે આપડે જાણીએ કે આ પોઈજન છે એટલી સમજ નહી પણ પોઈઝન કીધું થાય છે મરી જાય છે એ જો સાચી બેઠેલી હોય આ સાચી સમજણ નથી બેન્દ્ર કરવાનું કારણ જ નથી તમે આ શરીર જવાની છે એ તો તમારા ઉદયકર નો પ્રેમ ઉપવાસ કરે તમારે ઉદયકર માં આવ્યું એ ઉદય કરનાવે જે ઉદય આવશે એ તમારા ઉદય કરના આધીન પેલો નિમિત્ત છે એ ઉદય કરના એમાં તમારે પેલો નિમિત્ત છે ભગવાન નથી ભગવાન મારી કારણ નથી કારણ તમારા એટલે ખોટું થાય છે બધું તમારા હજુ તમારા જ કરના એટલે જે કઈ સાચું ખોટું થાય જે થાય એ બધું જ તમારા કરના ઉદાય છે તમે એનો વિચાર ના કરો તો એનો વિચાર એટલા માટે કરે હવે મારે પછી શું કરવું જોઈએ શું ઉપાયો લેવા જોઈએ પુરુષાર્થ કે બધુંસીબ માં આપણે બીજો હોય પાત્ર ઉદય હોય બધા હોય છે એક ગાડી ઊંઘ બીજી દેવાનું હોય કદાચ મળવું જાય કે બગડી ગયું છે તમને કહું આ તો પેલો ચિંતા નું બી પેલું સ્ટેજ છે કે શું કરવી ના કરશે એને એક ચિંતા હોય શકે નહી મારી નામ છે એની આજ્ઞા હમ છે કોઈ ચિંતા ના એ મારી સમજવું ના થો બધાને પછી આપણે શું તમે કહેવા માંગ્યો અમારા કદાચ બીજા વિચારો હોય વ્યાખ્યા શું છે આપની એ જાણી જોઈએ મને તો અમે અમે બીજા પ્રારબ્ધ ને પુરસાદ નું કોઈ જગ્યાએ વ્યાખ્યા આપવામાં આવી નથી સચોટ વ્યાખ્યા સચોટ લાઈન માં બીમાર કેટલ નાખી નથી એટલો જ બધો ગોચવાળો ઉભો થાય છે સમજવું હોય ત્યારે બધું નહીં આમ કે શું આપનું નામ બોલી ગયો રાત્રે રાત્રે સુઈ જાવ છો નહી ચલો તમે જાઓ છો હું થઈ જયારે સત્તા વાગર છે પોતાના સતત્ર સત્તા ના લઈ ને દે ચકની તમારી છે કે કોઈ ઉઠાવે છે પણ શક્તિ તો છે ઘડિયા મૂકવું ના પડે તમારતી મૂકે છે ઘડિયાળ વાગે ના મૂકવાના હોય જો તમારી ઉઠવાની શક્તિ હોય તો તમે નક્કી કરો કે હવે આપે અત્યારે એનું પણ મારું કેવું ઉઠાડનાર પણ તમારી ઉઠવાની શક્તિ નથી એ તમે સમજી જાઓ તો પ્રાર્થ અને પુષાદ સીમા કેસે નાખી આપવા માંગુ આપ સમજ માં જો સમજવું હોય તો કારણ કે આ કોઈ કોઈ કોઈ કાળે નથી હોતું આ કાળમાં એટલે સમજાવવું તમારે નિવેડો આવશે નઈ તો નિવેડું કેમ આવશે નથી આવતી ગયો તમે ઊંઘ ના આવ્યો બને શું અરે ચાર ઉઠ્યા પછી ચાર દાખલા દસ દસ તમારા પુરસા આપ કે પછી ના કરો તો મીઠું મીઠું ના કરો તો રૌદ્ર તો પછી રૌદ્રાય પછી ચાર તમારો પુરસાદ થયા હશે ચાય ચા બનાવી ત્યાં બનાવી આ ચાય ચા બનાવી કે ત્યાં બનાવી કે સમજવું પડે આમાં આમ ક્યાં સુધી સા તમને ખબર પડશે તો બાળકા આ વર્લ્ડ માં કોઈ પાત્ર પોતાની શક્તિ હોય તમને ખબર પડશે નઈ અત્યારે ખબર પડે કે પોતાની શક્તિ હોય અથવા બીજા હોય શું કહ્યું હવે કઈ વ્યક્તિ તમે પુષાર્થ ને કર્મ આવ્યો તે પ્રાર્થના પુણ્ય ના જન્મ થયો તે પ્રારંભ નાધીન નહીં તો પ્રારંભ આપવું હતું કરી શું થયું માતા નું ધન કર્યું માતા ધર્મ પણ ભરી ના ગઈ રીતે તબિયત સારી રીતે આપ સમજો ને એટલે તમે દેખાડો તમે કે તમે શું કરી શકો છો ગયા છે તમે ઉપવાસ કરો એ તો પ્રયાસ થયો પુરુષાર્થ થયો નહીં ઉપવાસ કરો એ તો આપડે બધા જાતે પુરુષાર્થ જ કે છીએ હવે શરીર સારું હોય તો ઉપવાસ થાય ના હાલ થાય ધારો કે શરીર સારું છે કોઈ પણ દિવસ રિલેટિવ એ બધું પ્રાર્થ ઘણા લોકો શરીર સારું ના હોય તો બી સંસારો કરે તો પણ ઘણા લોકો શરીર સારું ના હોય તો પણ સંસારો કરે ઘરે પણ સંથારોગ્રુઆર નામ કાઢવા માટે નીકળે કરોડો રૂપિયા મેં તો શું ત્યાગ્યું મોટો ત્યાગવા વાળો સંદ્યાસવાની શક્તિ ને મોટો ત્યાગવા વાળો નીકળો થયો તમને આવતી તમે ત્યાગી પી સાધુ બોલ છો આવું છો शास्त्रकार शु कर्म त्याग करव तो गर्भ करे उदयकर्मी गर्व पास मेहर त्याग शू क्यू समझ में आदयकर्म त्याग बता હું કઈ પદાર્થ ને સમજાવું એટલા માટે તો ક્યાંથી બધા આવ્યા છીએ સમજવા માટે તો આવ્યા છીએ હા સમજવા આવે છે મારું તમને વિરોધાભાસ લાગે તમારે કેવું હું કઈ ખોટું રાખતું નથી અને મને તો હું તો મને ગમે ત્યાં ગાવા પડતો તમને હું કઈ નહીં હું હું હિંસા નહીં કરું કારણ તમને હું આવે મારી હિંસા થઈ ગઈ છે શું કહ્યું એટલે તમે પુરસાર્થ કર્યો કયો ત્યારે થયા પ્રયત્ન કરાયો પ્રયત્ન કરવો એ પુરુષાર્થ પ્રયત્ન એ પુરુષાર્થ ના કરાય પ્રયત્ન આવ્યો એ રિલેટિવ આવ્યો ને પ્રયત્ન એ બધું રિલેટિવ ભાવના ભાઈ થાય દેકુ જ હા હા અને ભાવ થાય દેકુ જ હા પહેલો પ્રયત્ન આખો ફિઝિકલ જાય છે અને ભાવ આખો સુક્ષ્મ જાય હા હા એ જે પાછે એ પામ્યા કે પછી હા હા એ પાછળ એ પાછળ જાય ધેટ્સ વોટ મેક્સ હા હા હા તમે જે પુષાક છે આપને કેટલા રૂમ છે આપડે ત્યાં ઘેર બેમ ખાલી કે લઈ રહ્યા છે રાત્રે અઢ અગિયાર વાગે એક ગાડી લઈને આયા છ ઉકર્યા તમારા ગામ બે માણસ તમારા ગામ ના હોય નાનચંદ છે કે બોલે એટલે તમે ઓળખી જાવ ગરવ ના હોય ભૂગાયો વધારો છે આવો વધારો એમ કરવો શું કરે પછી પાંચસો જણ દેખો એટલે તમે આવો વધારો બેહાડો પણ તમારું મન નહી ચુકાવે અત્યારે પાંચસો જણ છે મારું કહેવાય મન માં શું થાય કે અત્યારે કઈ જીમવા તમે મરે એને નાખો પણ ઓળખતા હોય તો એને એવું તો વિચાર આવે જ કારણ કે સગા હોય તો તમે પેલા સગા ના હોય છતાં પણ સગા ની સાથે છે એટલે તો આપડે એનું પણ વાત સગા ના હોય તો કોઈ તમારા ત્યાં આવે ને ના ખાવતું હોય તો આવે સગા હોય ના આપડે ખાવતું હોય તો એ આવે ને આવે ના ખાવું પડે આપણે બોલાવવું પડે એટલે તમને અત્યારે અત્યારે કહ્યું માનું મન બગડી ગયું હોય એટલે મનમાં એમ થાય કે અત્યારે કઈ પછી આપડે ઉતા ઉપર થી કહીએ થોડું ઘણા ચા ચા પડી તારે એ શું કે ચાર વાગ્રી આવો વધારા પ્રાર્મ છે એમાં તમારે શું કરવું જોઈએ કે ભાઈ ખરાબ ભાવ થઈ જાય વખતે અત્યારે કઈ હતી બગડી જાય તો ખરું કાર ને આ દબાણ ને લઈને પણ તમારે સુધારી ગયું છે શું કરું કરવો ખરાબ કર્મો બધા ખરાબ કર્મો બધા તો અટકી જાય ખરાબ કર્મો બધા ધંધાતા એવું શું થાય જ નાખવાનું ખરાબ ધંધાયું છે ખરાબ વિચાર ભાવ થઈ ગયા એ ગુજરાત છે એ શું છે આ બધે જ એ ગુજરાત અપમાન કરે તમારું એટલે તરત જ લેવું કે દાદા કેતા હતા કદી અપડા દે છે માટે મોહમ્મદ નિમિત છે એ તમે વાત ધ્યાન માં લો તમે ક્ષમતા ભાવના બંને એક જ કહો છો એક જ કહો છો ભાવના વિષમતા થાય છે વિષમતા તો ત્યાં જ થઈ જાય આપણને કે અત્યારે કઈ કીધું પણ એ તો અધોગતિ નું કારણ છે આ પુરસાદ ખરો પુરસાદ ક્યારે ક્યારે પુરસાદ થઈ ગયો પણ જેવી નાખો સારો રાધો પુરુષા ની ક્ષમતા હુલાવો ત્યારે રિયલ પુરુષાર્થ તો તમે પુરુષ થયા પછી તમે તો અત્યારે સજી કરતી છો છો તને હું કોણ છું તો ખબર જ નથી હું કોણ છું ગણ થયા પછી પુરુષ થાય અને પુરુષ થયા પછી પ્રગતિ ને પુરુષ જુદા રહેવાથી પુરસાદ ઉત્પન્ન થાય એ ગુરુ સૈરો પુરસાદ કરે તેવી નામ થાય શું થાય ની આમ નહી તો આ પુરસાદ છે પણ પુરસાદ છે એમ કરતા આગળ વધતો વધતો વધતો વધતો ઘરે છે આ પ્રાંતિ નો પુરસાદ છે અને પ્રાર્થી નો પુરસાદ ઉપાદાન કરે છે અને પેલો સાચો પુરસાદ પુરુષ કરે છે એનો ખુલાસો મળશે તમને મને એમ વાંધો નથી તમને છૂટ આપું છું કોઈ પણ ચીજ પૂછો આ પ્રાર્થના સમજી લેજો આ પ્રાર્થના મુખ્ય વસ્તુ તમારા હાથમાં આપો તમારે ભણેલા ગાયેલા માં અને સમજદાર છો એટલે મુખ્ય વસ્તુ તમારા હાથમાં આપું ધ્યાન કરું છું બીજા દરે ધ્યાન કરતા હતા સીધા ગયો તાર નતા કહેતા હતા મેં કહ્યું કેમ આ ધ્યાન કરતા નથી સર મને બોલ્યા નહિ પણ આમ આમ દેખાડવા મળ્યા શું કે બોલ્યા નહી બોલો આમ દેખાડવા માં શું કેવા માંગે છે આટલું લે ને એટલે આપણે કોઈ ખાત ન રાખજો કોઈ પણ સંયોગ ની જરૂર નથી સ્વતંત્ર કરી શકાય એવું હોય ક્યાં પુષાર્થ હોય અને સંયોગો એટલે બે એને લઈને તમે અહિયાં આવ્યા ને તમારા ભાવ એવું બધે ફરે છે એ તો અંકુશાર તમારા ભાવમાં આમ થાય કે આપણે જાણવા જેવું છે એવું થાય તો પુષાર્થ તમે બોલા ભાવમાં આમ થાય તો આ ડાડ શું કરવા છે પૈસા કમાવા દેવા તો એવો પુષાર એવો સજે તાર કઈ બાજુ ભાવ કરે છે અને પેલું રિલેટિવ છે રિલેટિવ માત્ર પૂછા હવે એના પછી પરિકા છે અને બહુ નિરો બને એ લોકો ને પાછું મનુષ્ય જાતિ મત આવું હોય દેવતા માં ગયા એટલે ફાવે તે એટલે આપણે પોતે આપણા પર્સનલ ગેન માટે દેવતા આરાધના કરવી કે સાચી છે ખોટી વસ્તુ એટલે સારા કર્મો કરે એટલે પછી મનુષ્ય દેવ ગતિ જાય અને દેવતાઓ દેવ લોકો ને અમુક શક્તિ હોય છે સત્તા હોય છે તો આપણે લોકોએ મનુષ્યોએ એ દેવ દેવ લોકો ની આરાધના કરી ને પોતાને કઈ ભૌતિક વસ્તુ મેળવી એ સારી વસ્તુ કેવાય કે નહીં એવું આરાધના કરવી કે નહીવો રાખવી જોખમ છે પાછું દેવ દેવ પાછો આશા હમી રાખતો છે હંમેશા દરેક સંસારી જીવન આશા રાખતો જ ભાઈ છે રાખે પણ એને બધા દેવ ને બીજી ભૌતિક સત્તાઓ બીજી કટાઈ કટાયરી માં કરતો ને આ પડી ના બધા વિષય આત્મા કહેવાય છે અને હિન્દુસ્તાન ના બધા કચાય આત્મા કહેવાય શ્રી કૃષ્ણ અને આ કચાય થાય તો પરમાત્મા થાય પાછળ ની બહેનો પૂછે છે એ માણસ મૃત્યુ પછી આત્મા નું શું થાય છે મૃત્યુ થાય મૃત્યુ પછી ચાર પ્રકારના કર્મો સુપર હિમાન ના કર્યા છે અહી લોકો કે ભાઈ ફરણ સુપર હિમાન માણસ તો એ દેવગતિ માટે વાપર હિમાન ના કર્મ હોય દે ક્ષેપ